લાટો ગાય પણ મૂકી શું જરૂર છે તારે પાકો દોર લાવી ભગવાન્યાગ્રહ સત્યગ્રાહી હતા ભગવાન સત્યગ્રાહી પણ નહીં સત્ય દુઃખી જાય સર કોઈ કે ભાગી વાસી લે ને કોઈને કહે કોઈ મારશે અંધારું દોર તીન બાર તો રાત પડી ગઈ છે ભગવાન શું કે ભગવાન શું કે બીજી વખત અમે તને વિનંતી કરીએ તું જોતો પછી એક એક જ્ઞા અંધારુ ગોળ થઈ ગયું છે એટલે ભગવાન કે છે તારી દ્રષ્ટિથી તને દેખાયું બરો કરે છે આ મને ના દેખાયું આ મને લોકો છોડે આ લોકો મને છોડે જ નઈ મુંબઈ વાળો તો કોઈ ના છોડે ના મુંબઈ ને અંદાજ અમને કોઈ છોડે નહિ પણ અમે આવું કઈક મારી પગેટ એવું કેવા મર્યાજ કરે છે આખું જે રૂપ છે ને એ કેટલું કદરૂ પૂછે તે આપડા બે બે આચાર્ય ના વાદ થી થયેલું કેવી પકડ યાર હવે ક્યાંક મને મારા દિવાળી કે ન્યાય કરે હવે હું કઉક તમે બધા દુઃખ ન્યાય કરું એટલે પછી ના ન્યાય કર્યો નથી સત્યે એને ઉત્તમ કાર્ય કર્યું છે અને એનું સાસું છોડી દે છોડી દે નથી ખોટું ઘરું વાતું નથી તમારી પકડો ખોટી છે શું છે સત્યાગ્રહ ધુરાગ્રહ થવો ન જોઈએ બરાબર નિરાગ્રહ ના થવો જોઈએ સત્યાગ્રહ જોઈએ પૂર્વગ્રહ હોય તો વિતરાગ ની વાણી સમય માં આવે એમ પૂછે છે કે આ વિતરાટ વાણી સમજવા માટે પૂર્વ આગ્રહ છોડવો જરૂરી નથી નાખી કે है के पूर्व न आग्रह छोड़ता गैर मार्गे तोड़ता है કારણ કે હવે બનેલું જ નઈ હવે મુસલમાનો ખબર મુસલમાનો પાછળ રહેશે અમે છોડી દઈએ જુનું ના ખરા બરાબર છે વાત બરાબર છે આ બંને જેલમાં જયું કાકા પણ એ દુઃખ થાય તો ન્યાય ન્યાય તો આવો છે એમના ઘર ના હજી એમના ઘર ને એના નો એમના મે તો જયનાથ રયો તો અમાર રાત ચલાવવાનોનો દેજે સંજે એનો રાત ક્યાં કરતા છે કે ચલેતા બહુથી ખんで હજી જાયે પાઈ પાઈ પૂરા કરતો છે તમાસા છે મોળા મને સદિદ લાગે છે એમના સાથે ચાલી પચાસ લાખ રૂપિયા બરાબર બરાબર અમે ખરીદી લેવા જોઈએ બરાબર પછી ઘર નું કામ કરવાનું કરવું એ રીતે પચાસ લાખ નાખ કરે ખોટું દાદા આવે એટલે એમની માથે કંટ્રોલ છે રશિયામાં છે ને એની ઓટીઓ પાણી બુદ્ધિ ખરીદી લેવા જે હજુ છે નહીં એમાં સારી છે મારવાડી નું મારા એનું છે અને અમને ફક્ત એટલું કે પચાસ લાખ મારવાડી ખરીદી ના શકાય ના કહી શકાય એવું સુંદર છે કે ખરીદાય બઉ સારી ક્વોલિટી બરાબર એ જોબે મને હોઉં કઈ ગયું શેટ નું જમવાનું થાય છે બોલતા ઉમર કેટલી ભાઈ સારા બોલ્યા કેવું ના પડે તે બઉ પાકા હોય છે બહુ પાકાલું હોય તો એમને જેલમાં જવાનું ભાઈ લાગે મને પૈસા કે કહી દઉં છે ને હાલ ડોગ બેહા બધા બધું આવડે સૌ પાકા એક વખત એમના બગલા સામે કોઈ અપવાસ કરે ના મજૂરો એ તો કસ્તુરભાઈ વિચાર કરો ખાધા વગર તો રે એવા નથી રાત ના મંગાવતા હોવા જોઈએ તો બીજેથી કે આ લોકો કોઈ હેરાન ના કરે એટલે પેળો મૂકી દો કે કેવું પડે વાતચીત થઈ ને તે બધી બધી વાત પીડી થઈ એમને એટલો ભાઈ હતો કે દાદા दादा बगर कई लाखी रूपया लगाई देखे नगर सेठ तरीके कस्तूर भाई कस्तूर दसमी पेढ़ी थी, थी तो कस्तूर शाहठ आ दसमी पेढ़ी नगर सेठ तरीके अमदावादलाल पे हाँ कहते दस पेढ़ी थी एनु नगर सेठ पड़ो अमदावाद આવેલા ભગવાન ના આચાર્ય પદ્મા થી અહી જન્મ લીધેલો શેલા આચાર્ય પદ્માથી જન્મ થયો અપરિગ્રહા ભોગવી અને પાછા અહીંયા છે પરિગ્રહ માં પરિગ્રહ કહો પણ પરિગ્રહ માં ચિત્ર આ ઘણા ઘણા જૈનો બધા આચાર્ય જ હોય છે સાંક તાર દેવગતિ બંધ થઈ ગઈ છે બંધ થઈ ગયા જેવી એટલે આમાં મનુષ્યમાં આવે છે અહી જૈનો જે વાત જ ક્યાં છે ઘણા ભરભર કરવાના નુકસાન થયું પણ જયંતિ કઈ ગયા કે મનમાં ત્યાં થાય તમને કચી ના થાય તો પછી થઈ ગયું તપાસ ક્યારે આપ જે કહો છો તે ખરેખર સત્ય અને સુંદર વાત છે કે આજ્ઞા પાડી આજ્ઞા અમે પાડીએ તો અમારા માટે દરવાજો ખુલે વિજ્ઞાન થી કેવું આવ્યું વાંચ્યું નથી કેટલાક માણસો એટલું બધું શુભવચ્છે છે કે ત્રીસ પાત્રી પાત્ર એના માણસો સ્ત્રી પુરુષ બંને સાથે લઇ જાય છે પુસ્તક વાંચ્યા પછી આટલું બધું જોખમ ને આટલું બધું પાપ ને આટલું બધું કરી રહ્યા છીએ આ વિષય ને ભાગ્યો બીજા વિષય ને ભાગ્યો નથી એટલે નહી સમજણ થી આ બધું હું ઋતુ ચાલી છું આગળના ઋષિ મુનિય છે લગ્ન કરતા સદ કરતા હતા ઋષિ પત્ની જોડે ઋષિ પત્ની સજ કરે એક બાર બે પાસે મારે ત્યાં કહેવાય ઘરે ઉતરતી નથી કે આ પાછળતા કેવાય મને ઘરે ઉતરતી નથી મને વાત ઘરે ઉતરતી નથી કે આ પાછળતા કેવાય કેમ કે અમે જીવન નો અનુભવ એવી રીતે લીધો છે આઠમ છે ચૌદશ છે એટલે અમે એનો સંયમ રાખ્યો હતો અમારો નિયમ આવી રીતે અમે જીવન વિશે એમ કે છે કે અમે સાધુ મહારાજો બાધા લેવાની કેતા ચોથા વ્રત ની ત્યારે એ કે મારે ગઈ ઉતરતું નતું હું સંયમ માનતો હતો એ ચૌદસ છે કે ચોથ છે કે માન્યતા ગૃહધામ પેથી ગઈ જ એટલે બાળક ને જે આચાર રાખે એટલા જુસ્તિત વિષય મનુષ્ય ના હોય હલકી નાચન હોય મહેનત મજૂરી કરવાની હોય એટલે સંયમ એ બ્રહ્મચર્ય ના કેવાય સંયમ્ય ના કેવાય સંયમ એ બ્રહ્મચર્ય કેવાય તો અમે જે અમારી માન્યતા જે સંયમ છે એ આ નહીં જે લોકો લોકિક સંયમ લોકો મા જો નિયમ આપીને એટલે માધા આપે છે વ્રત લેવડાવવાની ત્યારે વ્રત લેવાની વાત આવે છે માટે તારો રાવી શબ્દ જે કોઈ આપો સાધુ આપડે તારે ઘણી વાર કે છે ને કે ઓલો પાછી બીજા ભાવ માં જન્મતા ની યારે કે કાંદા કાંદા કરતો ખાતો ખાતો જીવતો આખી જીવ જન્મ તો એમ કે આ જે સંયમ વગર સમજણ વગર સંયમ અને એ પ્રમાણે બીજા ભાવ માં પાછો મારું જન્મ ક્યાંથી કામ નઈ નઈ અને હું એ કઉ છું કે સંયમ આપડે પુસ્તક વાંચે સારી રીતે પુસ્તક ઉપર સમજે આખા હિન્દુસ્તાન નો પુસ્તક આ પહેલી જ વખત છે મોટું પુસ્તક નીતિનાથ ને માર્ગે જમજીવન કાર્યાલય ગાંધીજી નું જ લખેલું પુસ્તક એ પણ આજ રીતે બ્રહ્મચર્ય અને પોતે ગાંધીજીએ જે આખું પૂર્ણ કર્યા પછી ઉભો રહી ગયો કે એને જ પોતાના સ્વયંસેવકો સેવિકાઓ બ્રહ્મચર્ય જ મુકાયેલા હતા અને એમાંથી જ પછી જયારે ગાંધીજી પોતે જયારે અમદાવાદ તો સાબરમતી આશ્રમ છોડ્યો ને એ આશ્રમ છોડી નીક્યા એ આ નિમિત્તે બ્રહ્મચર્ય ના નિમિત્તે પોતે જેવો સંયમી પુરુષ હતો આત્માબાળ વાળો માણસ અને પોતે લખો કે આમ જ જોઈએ એ નિયમ કાપુમાં નથી એટલે એટલે આ આવું જ થઈ લાશન એમાં બતાવ્યું છે આ શું છે તો હોવું જ ય પૂજગલ સાર આ તો બધું જે પૂજગલ ખાવાનું કીધું થયું બધાનો સાર છે સાર જો ના આપડે સાધારણ દાખલો રહીએ એક માણસ બઉ ખ્યા ખ્યા કરતો હોય વિચારી બાબત મારી પાસે પછી એને કહ્યું મતલબ જાનવરો કરતા દેખો છે કેમ બોલે શું બોલે એ તો જનાવર જનાવર એનું સ્થળ છે હા જનાવરો નું સ્થળ જઈ પુરુષો ને મર્યાદા હોય છે જનાવરો શું મર્યાદા હોય છે ના ના એટલે આપડો જયારે ફોટો લેવામાં આવે ને એનો હર્ષો દેખાય જાગે છે આવું હસું જ નહિ પચીસો વર્ષમાં આટલા દેશમાં એકદમ બળસરા વાળો છે ને એકદમ સખત બળસડા વાળો માણસ સાત તત્વ જ ગયું શું થયું સાત તત્વ એટલે પછી રાણી બધી બગડી જાય લક્ષ્મી એ સંસાર નો સાર છે એ જોડી જાય એટલે કલક થઈ જાય એવા પૂગલ એ સાર છે દેશનો સમજાય એવી વાત છે કારણ કે જ્ઞાન ક્રિયા સુતી વખતે જે થાય જે નિધિ જાતન હોય અને જે જ્ઞાન ક્રિયા હોય એ બઉ ફળ આપે હા બરોબર અને એ સૂતી વખતે રહેવા માટે આ જરૂરી છે નહી બરોબર રાતે ઉધ આવે છે રાગ દેશન ના થાય ના લેતો ચાલેવું છે આપણું જ્ઞાન છે એના ઉદ્યોગ ના લીધો ચાલે એવું છે પણ કેટલાક માણસ નું આનંદ જોઈએ છે નિરંતર આનંદ રહેવું જોઈએ છે તે લેશે પણ હું તે રહેશે કક્ષા પૂછી જાય છે કક્ષા ખીચી નથી કક્ષા ઊંચી જાય છે આ વ્રતધારી થયા વ્રતધારી દરેક માણસ સ્વીકાર આદર માન ને પાત્ર છે વર્તનિય છે પૂજનીય છે આ વ્રતધારી થયા એટલે આદર માન ને પાત્ર છે વંદનીય છે પૂજનીય છે રત્ને ધારણ કર્યું કેવાય રથ ને ધારણ કર્યું કેવાય નથી વ્યવસ્થિત વ્યવસ્થિત આ તો હિસાબથી કયો હિસાબથી તો દિવસ કટાર મૃત્યુ પછી ની યાત્રા કેવી હોય એનું સ્વરૂપ કેવું હોય આત્માની ગતિ કેવી રીતે એમાં મૃત્યુ પછી ની સ્વરૂપ કેવું હોય એમાં આત્માની ગતિ કેવી રીતે થાય સીધું જતી એડી મળી જાય એની વહી જાયક ને હજારો ના ભલે દંડ પૂરતું ના ભલે એટલે મૂર્તિ પછી બીજું કશું હોતું નથી અહીંથી જો જાનવર માં હોય તો જાનવરીઓ ની મળી જાય મનુષ્ય માં જવાનું મનુષ્ય ની મળી જાય નર્ક માં જવાનું નર્કીઓ ની મળવાનું પતિ માં જવાય દેવ બેની વચ્ચે ના ગાળામાં બીજો બીજો જન્મ લે એ વચ્ચે નો ગાળામાં શું હોય એમ ત્યારે વચ્ચે જન્મ બીજો લે તરત જ તરત જ હોય તો માથાના પેટમાં હોય એટલો લાભો થયેલો બારે હાથ ધરી વગર પછી એને ખાધા વગર ચાલે નહીં ઊંઘું ઊંઘા વગર ચાલે નઈ આ દેહ ના હોય તો બોલાય નઈ એને બોલવું હશે બોલે ઘણા પેટમાં કહીને બોલે સુરેન્દ્રનગર માં ગયા ત્યાં મૃત્યુ થયું એટલે ક્ષેત્ર જે નક્કી હોય એ પ્રમાણે ત્યાં જઈને ક્ષેત્ર કાર બધું જેવું થાય થાય એટલે રાત ના છેલ્લા વાગે કે આ જગ્યા જ થાય જગત એ ક્ષેત્ર માં જવાનું હોય પાછું એટલે થાય એ ક્ષેત્ર માં પાછું જવાનું હોય એટલા માટે ક્યાં મૃત્યુ થાય એવું નહીં કશું દેવા દેવા દેવ હા એ જ નહી જે રખડતી હોય તો કરી શકે રખડતી વ્યક્તિ હોય તો કરી શકે રખડતી એટલે પ્રેતીઓ ની રખડતી રખડતી એટલે આ દેવલોક છે બાપુજી અને ખુબ જ એમને એવા ભાવ હતા કે આ બે છે તો કામ કાઢી લેવું બે છે ત્યાં સુધી માં દાદાનો લાભ લઈ લેવો હવે આટલું બધું એટેચમેન્ટ હોય પછી એ દાદા વગર કઈ રીતે રહી શકે આત્મા પણ અમુક તો હોય ને દાદા માટે ખુબ જીતતા હશે રેતા ઉદય આવે ને પણ પરિણામ આવશે રા છે પણ પ્રશસ્ત રાજય મારી રાગ કેવાયું છે ને બીજા થી બધી ઉઠી જાય બે જાય આ રાગ આગળ ની ગતિ નો આધાર તેના ઉપર છે આગલા ભાવ નો આધાર આગલા ભાવી ગતિ નો આધાર તેના પર છે આગલા ભાવે પછી ની ગતિના આધાર પર હોય છે એ આપડે કરીએ છીએ અત્યારે જે પછી કરીએ પડાય લઈ ખાઈ સજ્જનતા હોય તો અહીં આવે સજ્જનતા છે પોતાનો ન્યાય છે આજુબાજુ ના બધા સજ્જન કોઈ જતા અહી આવે તમે ઉપકાર કરોકાર કરે તમે ફરી ઉપકાર કરો કરે તમારી દેવલોક મળે જ્યાં દેવગતિ ગતિ જોઈતી હોય તો ઉપકાર કર્યા કરે અપકાર કરે તો આપડે ઉપકાર કરાય નઈ ને એકતા થઈ છે આપડે દરવાની એકાદ પર પેલા ભેર પડ્યો હતો રહ્યો નહી ગયો થાય ને પછી તો આનાથી નહી મોકલે છેલ્લું ગુમ ખાડું એટલે શું દાદા છેલ્લું ગુમ થાડું એટલે છેલ્લું કુંઠાણું એટલે શું કેવાય છેલ્લા કલાક છેલ્લા કલાક માં છેલ્લું આખા બીજી બીજે કર્યું હોય ને એને કરવો એવું આવે છેલ્લા સરવાળી વાત સવારે બધી ગણું ભાઈ ને દાદા માં હંમેશા બે ધરી પરમાત્મા ના દર્શન થતા અને દાદા જગત માં કોઈ વસ્તુ નથી એવું એમને હવે એમને એમનો પછી નો ભાવ પછી ની ગતિ ક્યાં હશે કેવી હશે તો સારી છે કશું નહીં છેલ્લે ત્રણ વાર ભગવાન નું નામ લીધું ને કોઈને યાદ નથી કર્યા ઉપાદી ઉપાદી છે શન આપતા હતા પૂરેપૂરી બરોબર પણ અત્યારે ક્યાં હશે દાદા પાંચ થી પાંચ નથી કર્યા અત્યારે ક્યાં હશે દાદા તમારે શું કામ છે પરમાર્ધિક રાખ નથી આ સંસારી દાદા મળ્યા પછી દાદા તરફ અને સંસાર કરતા આ રસ વધુ રાખતા હતા તમે કઈ રીતે એડજસ્ટ થઈ શકો કોના ટાઈમ એડજસ્ટ થાય ઘરમાં જે ના આવી શકે એને ઘરમાં કેમ સત્સંગ મળે બધા રાતે બેસી ને એમનું સંસાર કરતા રાગ થાય આપડે વાવી લેવો જોઈએ આપડે એમના આત્મા નું કલ્યાણ થાય એવી અહી ભાવનાઓ કઈ આવી તમે કહો એ બોલ છો કે એ બધું બોલો એટલે બદલો મજા કરે બાકી આમ થાય અને એમને લાગે છે એને પતરા લાગે તો ગુનો અંબાત્મા અંબારો પાણી ના આવે કેટલી ઉમર માં જાવ પછી તમને બહુ અસર નથી રહી આપડે પેલા થઈને નુકસાન ના કરીએ એવું ભવું છે અમે કરતા પણ પૂરું નતું થતું કોક કોક વાર રેગ્યુલર નહીં એ બઉ ચૂકી ગયા એનું હવે દાદા કઈ રીતે સમાધાન કરું કઈ કઈ રસ્તો એનું સબસીડ્યુટા પહોંચ્યા કે જેમાં એમને પણ પહોંચે શાંતિભાઈ બહુ વારંવાર કેતા એ લોકો ને ઘર ના ને કે તમે લાભ લો સત્સંગ લાભ લો કે આપડે ઘર માં લોકો મને આવીને પૂછે છે ને સત્સંગ લાભ લઈ જાય તો તમે ઘર ના લો પણ કે અમે થોડું બેસતા પણ જોઈ એવો લાભ ના ના લઈ શકતા તો કે આ વસ્તુ અમારી ભૂલ થઈ છે તો હવે એવું અમે શું કરીએ કે જેથી કરીને એમને ત્યાં સમાધાન થઈ જાય તૈયારી કરવી જોઈએ એમ લાગે એમ લાગે કે બે વર્ષ પછી મોત છે તો શું તૈયારી કરવી બે વર્ષ મોત છે એમ લાગે તો શું તૈયારી કરવી બે મહિના પછી છે એમ લાગે તો શું તૈયારી કરવી છે દાદા એક તો મૃત્યુ ના માણસે હંમેશા સજાગ રહેવું જોઈએ પણ છેલ્લા ચોવીસ કલાક છેલ્લા બે મહિના અને છેલ્લા બે વર્ષ એમ સમજી શું તૈયારી હોવી જોઈએ બે વર્ષે એવું ધરમ સતરાય ને રકમ પડે હજુ બે વર્ષ સુધી તમારે કુદાખ કરવું કરી દેવાનું પછી તમારી જિંદગી પેલા ચાલી જાય એટલે છેલ્લા દ્વારા ના ચાલે છેલ્લા વર્ષ ના જવાબદારી સમજી લેવાની દસ નઈ પાંચ વર પછી સવારે માની લોજો પછી તારા બીજા લોકો નું હતું કામ જરાથી લેવું છેલ્લો દિવસ ખાસ શું છે મહિના પેલા ખબર પડે અથવા તો દિવસ પેલા ખબર પડે દાદા ને દાદા ને આજ્ઞામાં જ રે રે કરવું હજી જાય તો કદાચ કરી રહ્યું પ્રતિકૂલ કરી દાદા ને આજ્ઞામાં રે રે કરવું બસ બીજી બધું કરે